આપ્યું ત્યાર પછી ડાક્ટર આપડે પછી નીરુબેરી મને બાર ક્રા થયા પછી પૂછ્યું કેટલા વખત યાદ આવી મેરેજ હતું માતા તા તૈયાર ઘી જોયતું ને કશું જોઈતું નથી નાન બગડી શકે એટલે પેલે તમને બધા કે મારે પીએ નહીવ તમને હમ એવું કે બોલાવું નહીં એટલું બોલાવ બીજું કઈ વિચારવાનું પૂરું ફળ આવે એટલા માટે અમે કઈ અઘરું નથી ને બોલાવું એટલું શબ્દ બોલવાનું તમારે બને એટલું તે વખતે જાહેર કરશે પણ રાત્રે અમે જેવું કહીએ કે રાત્રે સુઈ જજો તે પ્રમાણ થઈ ગયો પડી જાય છે દિવસ છે ને ગુણો જયારે કાર્યકારી થયા હોય ત્યારે પર્યાય કેવાય પર્યાયનારાયણ છે પ્રકાશ નામનો ગુણ સૂર્યનારાયણ દ્રવ્ય કેવાય વસ્તુ કેવાય પ્રકાશ નામ ગુણ કેવાય અને રેજ એના બહાર પડે એ પર્યાય કેવાય તે પર્યાય નાશ ना ना UH! वस्तु वस्तु थो आत्मा अवकाश है जगह रोके खर हे अवकाश खरो जगह खरी द्रव्य ने तो जगह हो द्रव्य आकार हो આપણે કહીએ કેવું છે નિરાકાર આકાર એનો આકાર નિરાકાર નિરાકાર આકાર કેવું નિરાકાર પછી પ્રકાશ કેવું પોતાનું અસ્તિત્વ છે અસ્તિત્વ છે પણ અવકાશ ને રોકતું નથી અવકાશ ને અવકાશ પણ રહે છે સાધારણ ભાષામાં તો દ્રવ્યો નો ગુણધર્મ ખરો અવકાશ હોય દ્રવ્ય દ્રવ્ય કહીએ છીએ અહીં જે દ્રવ્ય કહીએ છીએ વસ્તુને આપડે દ્રવ્ય કહીએ છીએ પણ વસ્તુ સમજ ના પડે એટલે દ્રવ્ય બોલીએ છીએ આપણે હા હા તો હવે ને વસ્તુ એટલે જે આ જે તમે દ્રવ્ય કહો છો ને વસ્તુઓ છે ને એટલું જ આ જગત માં વાંખ્યા દેખાય છે બધું રૂપી છે એક જ તત્વ માં બધું વાંખ્યા દેખાય છે બીજા તત્વો દેખાતા નથી છે ખરા પણ તેથી આપણે ધ્રવ્ય કહ્યું છે ને એટલે જ્ઞાન રચનાથી અનંત ગુણો થકી હું પણ સંપૂર્ણ શુદ્ધ છું અનંત જ્ઞે જાણવા માં પરિણમે અનંત આ બીજા જ્ઞેને જાણવા પરિણમેલી વસ્તુ કેરી લેવા કેરી ની આજુબાજુ જ્ઞાન ફરી વળે કેરીની હાઈટ કેટલી લંબાઈ કેટલી પડે કેટલી બધું એનું મેજર બાકી છે જેવું લાઈટ ના હોય સિલેન્ડર તો કેરી પડે એનું એનો પ્રકાશ બધે જ ફરી વળે એટલે જ્ઞાન થી જોઈએ છે એનો અર્થ એવો થયો આપણે જ્ઞાન જોઈએ છે હા જ્ઞાન જોઈએ છીએ જ્ઞાન જોઈએ છે જે જોઈએ છીએ વસ્તુ જ્ઞે જાણવાની ક્યારે જોઈ અને ક્યારે થઈ ગયું તે ક્યારે તૂટી પડી તારી એવું થઈ ગયું શું કયું કારણ વસ્તુઓ વિનાશી માટે આ પર્યાય વિનાશી અનંત્રશ્યો માં પરિણમે આ બધા જોઈએ પણ તેથી કરીને બધી એવી અવસ્થા થઈ જાય પણ તેથી આપણે શુદ્ધ જ છે આપણે શુદ્ધતા કશું હરકત આવતી નથી જલેબી જોઈ કે ગમે તે જોયું તેથી શુદ્ધતા ને હરકત આવતી નથી જલેબી જુએ ને એમાં પણ કરો મોજ નુકસાન થાય મોડું બગડે ને તે નુકસાન કરે શું સહજ ભાવ રે તો વાંધો નહીં એમ એનો કે સહજ ભાવ રે તો એનો વાંધો સહજ ભાવ જ બસ બે ના બે જલેબી ખાય અને તમે તમારા જ્ઞાતા દસ તારો એ સમજાય સનાતન શાશ્વતો અવિયી છું મારા મત કઈ વ્યય થઈ શકે નહીં ઓછું બધું થઈ શકે નહી શરીર તો મન વતર કાયા વ્ય વ્યય થયા જ કરે નિરંતર અને પછી મરતી વખત ખલાસ થઈ ગયો હોય શું એ આવું હોય પણ મરતી વખત પાવતું થઈ ગયું વ્યય થયા જ કરેલા નો સૂક્ષ્મ છું કેવળ નિર્વિકલ્પી જ્ઞાન વિતરા વિકલ્પ એતો હું ભૂપેન્દ્રભાઈ એ વિકલ્પ કેવાય હું ભૂપેન્દ્રભાઈ એ વિકલ્પ કહેવાય અને હું શુદ્ધાત્મા એ નિવિકલ્પ કહેવાય આપણી આપણે અમૂર્ત છું અમૂર્ત સમજ હશે એટલે હું જીવતો જ રહું છું કે મૂર્ત મૂર્ત અમૂર્ત અમૂર્ત છું એનો અર્થ ટકોર્ણ એ વાત એટલે હું આ દેહ માં રહેવા છતાં દેહ ને મારે કોઈ જાતનો વ્યવહાર થયો નથી દેહ મારી પર કઈ કાઢ ચડ્યો નથી મારો દેહ ઉપર કાટ ચડ્યો નથી બદલે સરદ ના કરે અને હું અક્ષાય છું અક્ષ અક્ષય એટલે તમારો ક્ષય ના થાય કોઈ પણ આપડે કઈ સારા કામ કર્યા હોય કે જે હોય એ આત્મા બીજી જગ્યા જયારે જાય બીજા ખોખા પ્રવેશ કરે ત્યારે એની અસરો એગડી એના માં હોય નવા ખોખા માં કયા ની એકતા હોય તો આવતા જન્મ જાય મનમાં જેવું હોય એવું જ વાણી બોલો એવું વચન કરો ને પછી મહારાજ ની સેવા કરો તો એનું ફળ આવતા મારાજ ને હા પણ મનમંસ ક્યાંય શું મન વચે ને કાય ની એકતા હોય તો એકતા તૂટી એટલે કર્યું મનમાં હોય એવું વાણી બોલે એવું બધું રાખવું પડે दूमा नोले मै पर અડધો લાખ તો થઇ ગયો કે દેરા સે તે મારી પણ હોત તો હું હાલત એ તમારું આગળ થાય નથી માટે તમારા અહીં તો આ ત્યાંની કિંમત નથી અહીં તો ભાવ ની કિંમત અને આપનાર હોય તેનું ક્યારે કેટલું ઘણું થઈ જાય પણ તે કેવું મન થી છે વાણી થી આપવું વર્તન થી તો એનું ફળ તો એને દુનિયામાં ના કેવાયું ડાયાવી સાહેબ એ દબાણ કર્યું ડાયાવી પેસી દબાણ કર્યું એટલે એ તો જમ્યા એવું જ થાય રાજી પૂછી ચાલે બધું આપવા જેવું નથી પણ નામ ખોટું દેખાશે તું ફોર્મ ભલે આ બધું ચિતરે છે ને એવું પણ ના હોય મારી પાસે હોત તું વાપ ર